માર્કની લખેલી સુવાર્તા એનો દસમો અધ્યાય માર્કની લખેલી સુવાળતા એનો દસમો અધ્યાય અને ત્યાંથી ઉઠીને તે યર્દનને પેલે પહાર યહુદિયાની સીમોમાં આવે છે અને ફરી ઘણા લોકો આવીને તેની પાસે એકઠા થાય છે અને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો અને ફરોશીઓએ પાસે આવીને તેનું પરીક્ષણ કરતા તેને પૂછ્યું કે શું પુરૂષે પોતાની સ્ત્રીને મૂકી દેવી ઉચિત છે પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે મૂસાએ તમને સી આજ્ઞા આપી હતી અને તેઓએ કહ્યું કે ફાર્ગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી પણ કહ્યું કે તમારા હૃદયની કઠણતાને લીધે મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી પણ ઉત્પત્તિના આરંભથી દેવેએ તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યા એ કારણથી માણસ પોતાના મા મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક દે થશે એ માટે તેઓ ત્યાર પછી બે નથી પણ એક દે છે તો દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું અને ઘરમાં તેના શિષ્યોએ ફરી બાબત વિશે તેને પૂછ્યું અને તેઓને કહે છે કે જે કોઈ પોતાની પત્નીને મૂકી દે ને બીજીને પરણે તે તેની વિરુદ્ધ છીનાળું કરે છે અને જો પત્ની પોતાના પતિને મૂકી દે ને બીજાને પરણે તો તે છીનાડું કરે છે અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તેઓને અડકે અને શિષ્યએ તેઓને ધમકાવ્યા પણ ઈસુ તે જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને અટકાવો માં કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની જેમ દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં અને તેણે તેઓને બાથમાં લીધા અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ લીધો અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું અને ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે એક એટલે દેવ તે વગર કોઈ ઉત્તમ નથી તું આજ્ઞાઓ જાણે છે હત્યા ન કરવી વ્યભિચાર ન કરવો ચોરી ન કરવી જૂટી શાહેદી ન પૂરવી ઠગાઈ ન કરવી માતા પિતાનું સન્માન કરું. અને તેણે તેને કહ્યું કે ઉપદેશક એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું અને તેની તરફ જોઈને ઈસુએ તેના પર હેત આવ્યું ને તેણે તેને કહું કે તું એક વાત સંબંધી અધૂરો છે તારું જે છે તે જેને વેચી નાખ ને દરિદ્રોને આપી દે ને આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો કેમ કે તેની સંપત્તિ ઘણી હતી અને ઇસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પહેસું કેટલું બધું અઘરું પડશે અને તેની વાતોથી શિષ્યો અચંબો પામ્યા પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે છોકરા દોલત પર ભરોસો રાખનારોને દેવના રાજ્યમાં પહેસું કેવું અઘરું છે દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને સ્વાયના નાકામાં થઈને જવું સહેલ છે અને તેઓએ ઘણી અચરેથી પામીને અંદરોઅંદર કહ્યું તો કોણ તારણ પામી શકે ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તો એ અશક્ય છે પણ દેવને નથી કેમ કે દેવને સર્વ શક્ય છે અને પિતર તેને કહેવા લાગ્યો જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ ઈસુએ તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારે લીદે તથા સુવાળતાને લીદે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે પિતાને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા તે હમણાં આ કાળમાં સો ગણા ઘરોને ત્યાં ભાઈઓને ત્યાં બાળકોને તથા માઓને તથા છોકરાને તા ખેતરોને સતામણી સુદ્ધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે અને ઈસરાયેલની તરફ ચડતા તેઓ માર્ગમાં હતા અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો અને તેઓ અચંબો પામ્યા ને પાછળ ચાલનારા બીધા અને તે ફરી શિષ્યોને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો કે જુઓ આપણે યરૂશાલેમ જઈએ છીએ અને માણસનો દીકરો મુખ્ય યાજકોને ત્યાં સોંપાશે અને તેઓ તેના પર મરણદન ઠરાવશે ને તેને વિદેશીઓને સોંપશે અને તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થૂંકશે ને તેના કોરડા મારશે ને તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તે પાછું ઉઠશે અને જબદીના દિકારી યાકૂબ તો યોહાન તેની પાસે આવીને કહે છે કે ઉપદેશક અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માગીએ તે તું અમારે માટે કરે અને તેણે તેઓને કહું કે તમારી શી ઈચ્છા છે હું તમારે માટે શું કરું ત્યારે તેઓએ તેને કહું કે તારા મહિમામાં અમે એક તારે જમણી હાથે ને એક તારે ડાબે હાથે બેસીએ એવું અમારે માટે કર પણ તેઓને કહ્યું કે તમે જે માગો છો તે તમે સમજતા નથી જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો અને જે બાપ્તીસમાં હું લઉં છું તે બાપ્તીસમાં શું તમે લઈ શકો છો અને તેઓએ તેને કહું અમે તેમ કરી શકીએ છીએ પણ તેઓને કહ્યું કે જે પ્યાલો હું પીઉ છું તે તમે પીશો ખરા ને જે બાપતીસમાં હું લઉં છું તે બાપતી મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે અને બાકીના દસે સાંભળીને યાકૂબ યોહાન સંબંધી નાખુશ થયા પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનાર કહેવાય છે તેઓ તેમના પર માલિક પણ કરે છે અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે પણ તમારામાં એમ નથી પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય કેમ કે માણસનો દીકરો સેવા કરવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે અને તેઓ યડીખુમાં આવે છે અને યરીખોમાંથી તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા ત્યારે તિમાયનો દીકરો બારતીમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કિનારીએ બેઠો હતો અને એ ઈસુ નાઝારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે પણ તેણે વધતી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા મારા પર દયા કર અને ઈસુએ ઉભા રહીને કહું કે તેને બોલાવો અને આધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ ઉઠ તે તને બોલાવે છે અને તે પોતાનું કપડું નાખી દઈને ઉઠ્યો ને યીસુની પાસે આવ્યો અને ઈસુએ તેને કહ્યું કે હું તારે માટે શું કરું એ વિશે તારી સી ઈચ્છા છે આઢળાએ તેને કહું કે સ્વામી હું દેખતો થાઉં અને ઈસુએ તેને કહ્યું કે જા તારા વિશ્વાસ તેને બચાવ્યો છે અને તરત તે દેખતો થયો ने मार्ग मग मा ईसू पाचड़ गय